ભાવ કર્મથી બીજા નવા બંધાય છે અને ભાવ કર્મ થી આ ઓલે છે આ જે ધ્રવ્ય કર્મ છે એ જે વાગે છે તે શું થાય છે હવે ભાવ કર્મ માં કરે મીણમતી કરેલા ભાવ કર્મ શું શું સમાયે ક્રોધમાં રાગ ને તે આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહિ જેને કસાય ભાવ કે ભાવ કરે અને ત્રીજું રહ્યું નો કર્મ કે જે ભાવ કર્મ નથી એ બધા નોકર્મ શ્રી સંધ્યા પૂજા કરે વ્યાખ્યાન કરે બધા નોકર વ્યાખ્યાન કરતો તે નવી કર્યાખ્યાન હોય તે નોકર આ નો કર્મ હમણાં છે જો નો કરો સમજાય ને જ્ઞાની બધું આખું જગત જીતી જાય પૂછો બહુ સારી હશે ગયો છે પરિવાર કઈ કરી શકાય નોકર નહીં તો કર્મ સમજાય એવું છે નહી લોકો નહીં જેવું કરમ નહીં કરું કરે કોલ મારી એ નોકર્મ છે શું છે गुस्सा बता कोई मन ढॉल मारो छोड़ा जो गुस्सा गुस्सा भाव गर्म ढोल नुदा बे जुदा भाग पड़ी जाए अच्छा दसवी अंदर એટલે ભૂગે અને મને આ લોકો કેવાય કવ કરાવ નથી જ્ઞાન આપેલું છે અને ક્રોધ માન માય ચાર સ્વરૂપે થઈ ગયા શું થાય છે ચાર સ્વરૂપે હોય ત્યારે નવું કર્મ બને મેળું રોજ નું હોર પેર ભાડું થયું મશીન આવ્યા હોર ભી લે અને આ માણસ ભાડે હોર ગયા ખુબ ખુબ હજાર મને કહે આવી કેમ રેતી નથી કાયા પછી રાખી હવે રહી છે પછી બને કે છે હવે નોકરી છોડી દઉં નાખું ના ભાઈ આવે છે નોકરી છોડીએ તમે સુદ્ધાત્મા અરે સુરેશ જાવી તો તમારે પાડોશી ધોર નોકરી કરે વિચારો અને દરિયા કર્મો હશે તો કરજો ની द्रव्य कल मैसे अजागृति तो कह रखे ना पा, ख्याल तो हो એમને બધું બધું દેખાય નહી બાર જોડે લેવા દેવાની કઈ જાગૃતિ જાગૃત કર બાર ની જાગૃતિ ઊંઘી ગયા પછી ઊંઘી ગયા કે મારા બેકરા અહિયાં ના ના જાગૃતિ શું પા નથી બાર ની જાગૃતિ શબ્દ ની રચના કરો અંદર ની એટલે લોકો પાછા અંદર એ કરે છે અંદર ખાલી મળે છે भावकर्मी आधार कर्म नो कर्म छे भाव कर्म आधार दुनिया बंद दे जाए भाव कर्म भावकर्म व्यतिरक गुणों बता ભાવકર્મ ના વ્યતિરેક ગુણો છે એના ભાવ આ દ્રવ્ય કર્મ કર્મ ના ગુણો છે વ્યતિરેક ગુણો છે એ તો બધા પરિણામ છે પોતે માને મને ક્રોધ થયો ત્યારે ઘરે પોતે ક્રોધ છે નહી ક્રોધ ક્રોધ થાય બરાબર છે શું ભાઈ ખબર નઈ આવી મહિને ભાઈ શું ધુમાયા કરે છે મહી ધુમા કરે તો મહી કરે ને રોજ નોંધ મારે ભરે જો ધુમા કરતા ભરે નહી એ પોતે જ છે તે ભર્યા કરેલા આમાં કઈ અંદર આ ભરકો થયો નથી ધુમાયા કરતો હોય અક્કલ ગણું બાર બોલી નાખે એ સારું મહી ધુમાયા કરતો એ સારું કે બાર બોલી નાખે એ સારું અંદર વાયે આજુબાજુના સરકલ વાળા માટે ધુમાયા કરે તે આપણને આપડી પર ભળે તો એને શું ફાયદો મય ધુમા કરે પોતે એકલો ભળે તો એને ફાયદો તો હશે ને હા મોક્ષ મોક્ષી કામ મોક્ષ જે કિનારે છે તેને ચાના કિનારે જવાનું મળે મોક્ષે જુસ્યો કરે પણ ગુમાય નહી પોતે ગુસ્સે કરે તો એને પોતા નુકસાન છે એવું કોઈ માને માને નઈ પણ એને સમજાવીએ ને સાયન્ટિફિક રીતે દાદા ની દ્રષ્ટિથી સમજાવીએ ને એને સમજે મન ગમ ખાઈ જાય માણસ પણ ધૂંધવા થઈ જાય થોડો તો એનું શું પરિણામ ભગવાન પોતાની ઈચ્છા નથી ને મારે પેલો તો પોતાની ઈચ્છાયા કરેલો જે ધુમાયા કરે છે એ તો ઈચ્છા ધુમાયા કરો ના બોલ નહી બોલ ગઈ કરે હેક થી ડંખ થી આવું ડંઘ હોય તમારો ડંડ ને આપે ધુમા ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે હા જ્યા લાકડા આવે ને અગિયાર ધુમાયા કરે ધુમાય જ નાની વાગે જાય એવું પેલો ભાઈ ધુમાયા કરે हो <laughs> मैं जाए तो दादा धुमा करे तो हमें किस पी तो अड़ी जाएड़ी मर हाल सुधीदारी वाल जुमा जो अवस्था है इच्छाए करी बहु जोखमदारी वाली वस्तु है मूर्ति जोखमदारी रोजवाई तो जोखम એ તો પેલા તો ધુબાયા કરતો એટલી તારી તો એટલી જ છે નઈ અને આથી એમ કે મરતા બચ્યો એટલું માની કઈ પણ એક્સિડન્ટ થયો એટલે મરતા બચ્યું બીજું બધું એનું પાછું પછી વસ્તુ કેટલો બચ્યો કેટલો બચાયો કેટલો નહીં બચ્યો બચો આપડા હિસાબે એક્સિડન્ટ થયો એટલે મરવો જ જોઈએ નહીં મળ્યો એના હિસાબે લક્ષણ શાળા મળી આવે આ હિસાબે ક્યાં હિસાબે તમે આ હિસાબે શા હિસાબમાં એક મહિનો સજા થઈ જ દાદા એક મહિનો મેરપુર હતા એ ટિકેટ માંથી આર્થિક વિરુદ્ધ ચાલુ હતું ન જતી વાંધરા થાય તમે આમાં જવું છો ને તમારા માટે પુરી પૂછી ને ખાઈ હા વાત આ અતનો નિકાલ કરવા દસ થાય છે બગારો આખી કુદમા છે દેવાયાર કાર્યો કઈ નાયનગર આવડા રત આપી દે છે છે એ શાનું બનેલું છે કારણ કે આઠ કર્મ નું પોટલું છે આ તો શું છે આ મીણબત્તી માં બેસાડી કર્મ હોય છે સાઠ કરો પાછું બીજું પોતે પોતે હરકીન પણ ખરાબ થઈ જાય એવું આવ્યું એટલે જોયું એક ડો એક અજવાળું મેતીકર ના ભાઈ એને અઘાત છે આપણે ચાર એને ઘાતીકર ના ભાઈ ઘાતી કરવું જીવતું હોય તો આ ઘાતી કરવું એટલે જ્ઞાનાવરણ દર્શનાવરણ એ બધા ઘાતી કરવું આત્મા નો ઘાત કરે દાખલો હતો ચાર કર્મ આત્મા નો કરે ચાર કર્મ જે છે આત્મા નો ઘાત કરે આત્મા ઘાત કરે ઘાતી કર્મ ઘાતિકર્મ કયા કા જ્ઞાન દર્શનાવરણ બીજા નિકાલ જ કરવાનો ના કરે તો એ બગડે દાતાવે આખું ગામ ભેગું કરે આમ તો પણ આવે છે કેટલા આવે બધા આવે એટલે બધું ઢેડ પછી થાય જે નમસ્કાર કરું હું સમજી કરવા મળ્યું આપો. બંને હવાનું સુખ આપવું જોઈએ ના આપશો કોઈ વખત તો તું ડુંભે તો હવેડવા ના શું કરું હિન્દુસ્તાન લેબલ આડે મુ તમારું પા હટીલા બાર હટ ત્રી હટ ના જેવ એક હટ કે તો ભાઈ પાછાયેલ્યા એટલે પેલા ભાઈ ગબરી ગયો પછી એના ભાઈ ને સમજી ગયો ભાઈ બિચાર ગભરા ગયો છે સમજી ગયું ભાઈ આ તમારી સિસ્ટમ થઈ છે એક મારા ભર ગયા છે આ લોકો સિસ્ટમ થયું હોય તમે તમારો ભાઈ એટલે ભાઈ કેવું આવું ગયા આવું આપડે ફોટોગ્રાફી લઈને કે સારી સિસ્ટમ છે કુત્રી ભર્યા ને તારું નથી ખબર પડે તો થયું આમતા મેઠાયેલા જા આમ રસ્તા પડી ગયા રહેવાનું આવડે નઈ નજીક આપી દઉુ ના કરું લઈ જાય આપે કઈ શહેરી ના આપી દઉં એ રીતે જે અપાય જે રીતે અપાય આપી દઉં અપાય એવું જ નાખે બીજું મારે અહી કોઈ જાનર એવું દેખાતું નથી એ આ ના દેખાય એવી જગ્યાએ છે કેવું હા કઈ ગતિ જાય અહી કાપ દેખાતો નથી જાય કે અરે અન્ડરગ્રાન્ડ ક્લાસમાં ને ઓવરબન ક્લાસમાં જાય જ જાનવર મત ભૂત્યું જાનવર થઈ કે કઈ બદલ ક્લાસ રે તો જો ગજ બગ બરા બરા બરા ઓવર અન્ડરગ્રાન્ડ ક્લાસમાં ઓવર બની જ જાનવર ઉતાય લાગો ને હવે જાય તાગુ કરે ત્યારે ની જે એટીટ્યુડ એ જાનવર ટાઈપ ની કે ને પાસવતા ટાઈપ ની છે ને એની પાસે જે ટાઈપ ની એટલે જાનવર ગતિ ના હોય સારું છે યાદ રે અને આગના ના પડે તો ચાલે કેમ ચાલે ના પડે ચાલે ઓછી જવાબદારી પુરુષો ની જવાબદારી અને સ્ત્રીઓની જવાબદારી માં શું ફેરવાનું તમારે ખાવાનું એવું નહી થાય તમારું ચીતું દાળ મંગ શાક મગ મન એવું ના દાદા માં કામ કરીએ એ કામ માં ચિત્ત રે અને એ લોકો સાહજિકપણે કામ કરે એટલે દાદા માં રહ્યા કરે ज्ञान मै पी आज्ञा ना पड़ा जवाबदारी शू खेत मई आया केड़ी करी खातर बात नाकी पदे अनाज ला ખરાબ પડ્યો ઉગી નીકળ્યો પછી આપડે જોવા ના જઈએ થાય એ દેખાય છે खबर सत्संग आज्ञा ना पड़े तो सत्संग में बैठा फल तो मे दादा जाए लाभ थे लाभ शू थ જાય સામાન પોતાની સામા એ પણ ખબર પડે છે અમુક અમુક જગ્યા એ ચૂકી જવાય છે કે નથી પડાતી એ પણ ખબર પડે છે એ કયા પ્રકારની જાગૃતિ કહી શકાય ખબર પડી હોય માથુંગી લેતીમાં આપણે પ્રતિમા કર્યું ફરી આગળ નહી ખાવા દેવું બને તો આવી રીતે થાય કામ निश्चय आज्ञा पता है कचास कचास આજ્ઞા ચૂકી ગયા એની સમાપના થાય છે પણ ખરેખર તો એક્ઝેક્ટ આજ્ઞા માં રહેવું જ જોઈએ અને રહેવું જ છે એવો નિશ્ચય છે તેમ છતાં પણ આવું કેમ થતું હશે સ્પીડ થી ના પાસે કમ બરાબર સમજાવ્યું નહીટામિન આત્મા નું વિટામિન લેવું પડે બરાબર સમજાવ્યું નહીટલી થાય બેટામિન તો રાખીએ આત્મા નું વિટામિન ગાડી મેળે તો એ પણ રાખીએ આત્મા નું વિટામિન વિટામિન કેવાય આત્મા નું વિટામિન દેહ નું વિટામિન કે રસ રોટલી ખાવું છે દેહ નું તમને કવિ વિટામિન કે આત્મા નું વીર્ય વધે એ માટે આ એક જ રસ્તો બસ કે આત્મા વિટામિન મળવું જોઈએ નજીક માં સેવા ભલે પણ નજીક માં તો નિરંતર એક ભાવ રહ્યા કરે છે પણ છતાં પણ અંદર એમ થયા કરે છે કે આટલું બધું नजीक रहे स्थाने सत्संगे छता कई कचास कई भूल रही जाएक रही सकात नहीं मैं कही जाओ વાત પડે સાહેબ લાયા એટલે શું થાય ઘરભાઈ કયું પણ એટલે ઘણી ખરી શક્તિ એમાં વપરી જાય કઈ જાતના ઓવર ડ્રાફ્ટ લીધા છે રાવલ સાહેબ પૂછે છે ને એ બધા ડ્રાફ્ટ અત્યારે બધા કઈ ચીજ ખ્યા છે તમે સ્ટ હો એના વોટર છે બાકી અત્યારે बाहर निकली खेचे बंद क्या बता चुक बद चुक पड़े चुकवा પણ અત્યારે તો એવું બને છે કે પાંચ મિનિટે દુકાને પણ ઉભા રહીએ દેવું ઓછું થઈ ગયું એટલે થોડું દેવું થયું થાય એટલે પછી આપડે બહુ એ ના રહે થઈ ગયા બધા हेलो राजू को जगाने दायरा से के खबर पर छे ने वदाणु नाम है देखो ओवरड्रॉप चुकावट पड़ा के ज्ञानथी उड़ी जाए ओवरड्रॉप चुकावट पड़ा के ज्ञानथी उड़ी जाए भरत भाई के अरे ओवरड्रॉप से ज्ञान बढ़ जाए ज्ञान ज्ञान जोरदार हो तो ओवरड्रॉप में बारी ना ना ज्ञान जोरदार हो तो ओवरड्रॉप में बारी ना ना केन करू पड़ेगा જ્ઞાન તમારું જ્ઞાન બાળે નહીં ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે તો એનો હિસાબ થયો ને આ ઘણા ઓછા થઈ ને ત્યારે રંગ નહીં કરવા ઘણા ગણો દસ હજાર છે પાંચ છે तो प्न लेरक पड़ो तो जुनाल आए पेल नव चार्ज थे जुनाल ना पूरा सुख हाथ है अंदर ना शांति हाथ અંદર ના દુઃખ હાથે ઓવરડ્રાપ લેવાના તમારે લેવાનું દુઃખ મટાવ તમારે શા ને ઓવરડ્રાફ્ટી વખતે કઈ જાગૃતિ રાખવાની ભરતભાઈ એક જાગૃરી ઓવર્રાફ લીધું જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ કઈ રીતે વધે એની કી ભૂલ થતી હશે જેથી ઓવર ડ્રાફ વધી જતા હશે અજાગૃતિ અજાગૃતિ એટલે આજના બાદ જતા નહીં ઓવરડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રાફ્ટ વધે છે આ કયા પ્રકાર રિલેશન દીપક પૂછેશન કહેવાય કાર્યકારણ રિઝર્વેશન થાય કાર્યથી કારણ થાય કારણ માંથી કાર્યજન થઈ જાય એ માટે ને કાંકરિયા સ્વાકરિયા સંભાવ બિલકુલ મારે તો એ સંભાવ કાલ રહેતો જાય ગયા લેવલ માંથી અજ્ઞાની જ્ઞાની મારવાની અજ્ઞાની મારે વિચાર કેવું થાય સ્વાકરિયા માતાજી નઈ માતા એ લોકો જ્ઞાની આવી રીતે મારવાની સંભાવ છું મારે બન્યું એને તમે દુકાનદારે ફાની નોટ આપી તમને નવું પાછા આપ્યા રૂપિયા એક રૂપિયા હિસાબ કરવો પડે કેવડ નો વેપારી આપડે માલ સામાન જોઈએ તો એ રૂપિયા નો જ સામાન નવા પાછળ લાગે છે નવું આપડે